લુકની લખેલી સુવાર્તા એનો પાંચમો અધ્યાય લુકની લખેલી સુવાર્તા અધ્યાય પાંચમો હવે ઘણા લોક તેના પર પડાપડી કરીને દેવની વાત સાંભળતા હતા ત્યારે તે ગને સરોવરને કાંઠે ઉભો રહ્યો હતો તેણે સરોવરને કિનારે લાંગરેલી બે હોડી જોઈ પણ માઠીઓ તે ઉપરથી ઉતરીને જાળો ધોતા હતા તે હોડીઓમાંની એક સિમોનની હતી તેના પર તે ચડ્યો ને તેને કાંઠેથી દૂર હંકારવાનું કહ્યું તેણે તેમાં બેસીને લોકોને બોધ કર્યો બોધ કરી રહ્યા પછી તેણે સિમોનને કહ્યું કે ઊંડા પાણીમાં હંકારીને માથલા પકડવા માટે તમારી જાળો નાખો સિમોને તેને ઉત્તર આપ્યો કે સ્વામી અમે આખી રાત મહેનત કરી પણ કશું પકડ્યું નહીં તો પણ તારા કયાથી હું જાળો નાખીશ એમ કર્યા પછી તેઓએ માતલાનો મોટો જથ્થો ઘેરી લીધો એટલે સુધી કે તેઓની જાળ ફાટવા લાગી તેઓના ભાગ્યા બીજી હોળીઓમાં હતા તેઓને તેઓ ઇશારો કર્યો કે તેઓ આવીને તેઓને સહાય કરે તેઓ આવીને બંને હોળીઓને એવી ભરી કે તેઓ ડૂબવા લાગી તે જોઈને સિમોન પિત્તરે ઈસુના પગ આગળ પડીને કહ્યું કે ઓ પ્રભુ મારી પાસેથી જા કારણ કે હું પાપી માણસ છું કેમ કે માથલાનો જે જથ્થો પકડાયો હતો તેથી તે તથા તેના સર્વ સાથીઓ અચર થયા દીના દીકરા યાકૂબ યોહાન જેઓ સિમોનના ભાગ્યા હતા તેઓને પણ અચંબો લાગ્યો ઈસુએ સિમોનને કહ્યું કે બીમા હવેથી તું માણસો પકડનાર થશે હોળીઓને કાંઠે આવ્યા પછી તેઓ બધું મૂકીને તેની પાછળ ચાલ્યા તે શહેરમાં હતો ત્યારે જુઓ એક રક્તપિત્યો માણસ ત્યાં હતો તે ઈસુને જોઈને તેને પગે પડ્યો અને તેને વિનંતી કરી કે હે પ્રભુ જો તું ચાહે તો તું મને શુદ્ધ કરી શકે છે તેણે હાથ લાંબો કર્યો અને તેને અડકીને કહ્યું કે હું ચાહું છું તું શુદ્ધ થ અને તરત તેનું રક્તપિત જતું રહ્યું તેણે તેને તાકીદ કરી કે તારે આ વિષય કોઈને કહેવું નહીં પણ તું જઈને યાજકને તારું શરીર દેખાડ અને મૂસાના ફરમાવ્યા પ્રમાણે તારા શુદ્ધિકરણને લીધે તેઓને માટે સાક્ષી તરીકે અર્પણ ચઢાવ પણ ઈસુ શબ્દની ચર્ચા ઉલટી વધારે ફેલાઈ ગઈ અને ઘણા લોકો સાંભળવા સારું તળથી સાજ થવા સારું તેની પાસે એકઠા થયા પણ પોતે એકાંત પ્રાર્થના કરતો એક દિવસે તે બહુ કરતો હતો ત્યારે ગાલિલના હરેક ગામમાંથી યહુદિયાથી તૈયારુ સાલમથી આવીને ફરોસ્યો તા નિયમોપદેશકો ત્યાં બેઠા હતા અને માદા માણસોને સાજા કરવા માટે પ્રભુ પરાક્રમ તેની પાસે હતું જો કેટલાક જણ એક પક્ષઘાતી માણસને ખાટલા પર લાવ્યા તેને અંદર લઈ જઈને તેની આગળ મૂકવાનો તેઓ પ્રયત્ન કર્યો પણ ભીડને લીધે તેને અંદર લઈ જવાનો લાગ ન મળ્યાથી તેઓએ ધાબા પર ચડીને છાપરામાં થઈને તેના ખાટલા સુદ્ધા ઈસુની આગળ વચ્ચે ઉતાર્યો તેણે તેઓનો વિશ્વાસ જોઈને તેને કહું કે હે માણસ તારા પાપ તેને માફ થયા છે તે સાંભળીને શાસ્ત્રીઓ તથા ફરોસ્યો અંદરો અંદર વિચાર કરીને કહેવા લાગ્યા કે આ દુર્ભાષણ કરનાર કોણ છે એકલા દેવ સિવાય બીજો કોણ પાપની માફી આપી શકે પણ ઈસુએ તેઓના વિચાર જાણી લઈને તેઓને કહ્યું કે તમે તમારા મનમાં શા તર્કવિતર્ક કરો છો તારા પાપ તને માફ થયા છે એમ કહેવું અથવા ઉઠીને ચાલ એમ કહેવું એ બે વધારે સહેલું કહ્યું છે પણ પૃથ્વી પર માણસના દીકરાને પાપ માફ કરવાનો અધિકાર છે એ તમે જાણો માટે તેણે પક્ષગાતીને કહું કે હું તને કહું છું કે ઉઠ તારો ખાટલો ઉંચકીને તારે ઘેર ચાલ્યો જા તરત તેઓની આગળ ઉઠીને જે પર તે સૂતો હતો તે ઊંચકીને દેવની સ્તુતિ કરતો કરતો પોતાને ઘેર ગયો એથી સઘળા વિસ્મિત થયા અને તેઓએ દેવની સ્તુતિ કરી તેઓએ ભયભીત થઈને કહ્યું કે આજ આપણે જાયબ જેવી વાતો જોઈ છે તે પછી તે ત્યાંથી નીકળ્યો ને લેવી નામે એક દાણીને દાણાની ચોકી પર બેઠેલો જોઈને તેના કહ્યું કે મારી પાછળ ચાલ તે સગડું મૂકીને ઉઠ્યો અને તેની પાછળ ગયો લેવીએ પોતાને ઘેર તેને સારું મોટી મીજબાની કરી ને દાણીઓ તથા બીજા ઘણા માણસો તેઓની સાથે જમવા બેઠા હતા ફરોશીઓ તથા તેઓના શાસ્ત્રીઓએ તેના શિષ્યોની વિરૂદ્ધ કચકચ કરીને કહ્યું કે તમે દાણીઓ તથા પાપીઓની સાથે કેમ ખાવા પીવો છો ઈસુએ તેઓને ઉત્તર આપ્યો કે જેઓને વૈદની અગત્ય નથી પણ જે માદા છે તેઓને છે ન્યા નહીં પણ પાપીઓને પછતાવાને સારું બોલાવવા હું આવ્યો છું તેઓએ તેને કહ્યું કે યોહાનના શિષ્યો તેમજ ફરોશોના શિષ્યો પણ વારંવાર ઉપવાસ તથા પ્રાર્થના કરે છે પણ તારા શિષ્યો તો ખાય પીએ છે ઈસુએ તેઓને કહ્યું કે વર જાનૈયાઓની સાથે હોય ત્યાં સુધી તેઓની પાસે તમે ઉપવાસ કરાવી શકો છો પણ એવા દિવસ તો આવશે વર તેઓની પાસેથી લઈ લેવાશે ત્યારે તે સમયે તે ઉપવાસ કરશે તેણે તેઓને એક દ્રષ્ટાંત પણ કહ્યું કે નવા કપડામાંથી કટકો લઈને કોઈ માણસ જૂના કપડાંને થીગડું દેતું નથી જો તે એવું કરે તો તે નવું ફાળી નાખશે અને વળી નવામાંથી લીધેલું કપડું જૂનાને મળતું નહીં આવશે વળી નવો દ્રાક્ષરસ જૂની મશોકોમાં કોઈ ભરતું નથી જો ભરે તો નવો દ્રાક્ષરસ મશોકોને ફાળી નાખશે અને પોતે ઢળી જશે ને મશોકોનો નાશ થશે પણ નવો દ્રાક્ષરસ નવી મશોકોમાં ભરવો જોઈએ વળી જૂનો દ્રાક્ષરસ પીધા પછી કોઈ નવો પીવા માંગતો નથી કેમ કે તે કહે છે કે જૂનો સારો છે